મને ના યાદ આવ એક્ઝામ્પલ જો ડગલે ને પગલે કરતા દેખાશો આપણે બેંક વાળો તો આવો પોસ્ટ વાળો તો આવો પછી ઘરનું તો બધું બાકી જ છે ઘરના તો સંબંધો હોલસેલમાં કરતા દેખાય છે ઓલો આવી ને ઓલો આવો સાંભળતો જ નથી એક પુરુષાદ ખાલી નક્કી કરો કે પાંચ જગ્યાએ મારે અકર્તા જોવા છે એ નક્કી કરશો તો ઓટોમેટિકલી કરતા દેખાશે અને ત્યાં અ ના દેખાવું હોય તો શું કરવું જોઈએ કઈક તો ગોઠવવું પડશે ને કઈક સમજ તો ગોઠવવી પડશે ને એટલે ઓટોમેટિકલી ત્યાં પુરુષાદ થઈ જશે કરવો નહીં પડે થઈ જશે ઉપાસ દિવસે કેવું નક્કી કરો છો આગલે દિવસે કાલે મારો અગિયારસ છે કાલે મારે ઉપાસ છે પછી ભૂલથી ખવાઈ જાય છે કે નક્કી કરેલું છે ભાઈ મારે સવારથી મોઢામાં કાંઈ નથી મૂકવાનું બસ બપોરે એકાદ ફ્રૂટ લઈ શકતો હોય રિવર્સ કરતો સાંજે ફ્રૂટ ખાતું કે જે બી હોય ત્યારે કેવું નક્કી કરો છો એવું આમાં નક્કી કરવાનું અ કરતા જોવા છે પછી અ કરતા જોવાનું દેખાશે પણ ખબર પડી કે અમે તો કરતા જોયા એટલે પાછા ફરો પાછા ફરો બે ચાર એમ કરતા કરતા એક મારે શુદ્ધાત્મા છે સંભાવે નિકાલ કરો કેટલું બધું એની વાત ગોઠવાઈ જશે ગોઠવવું નહીં પડે ગોઠવા જશે જયારે ભગવાનની કરેલી ભક્તિ સાર્થક થશે ત્યારે મજા બી આવશે ભગવાનની ભક્તિ કરવાનો ભગવાન તમે વિતરા મજા આવી ગઈ હું પણ વિતરાક થો મને બી બહુ મજા આવે છે આનંદ આવશે કેટલા બધા આપણે ક્રોધ માન માયેલો શર્ટ શર્ટ કપાઈ જશે તપ આવશે ખરું એમાં કોઈ કરતા જોઉં અને પછી આપણું કામ ના થાય એટલે આપણું નુકસાન થાય ટાઈમ બગડે મહેનત બગડે ઘણું બગડશે ઘણું થશે પણ તપ આવશે સાચી સમજણ આવશે અને ત્યાં ખટખાટ કર્મો ખપશે એ નિર્જરા થશે અને એમાં પ્રગતિ છે ત્યારે વિતરાક થવાશે ત્યારે છુટ્ટી થવાશે નહીંતર તો આપણે તો પ્રોગ્રામમાં આવ્યા કરશું ને ઘરે જયા કરશું આવ્યા કરશું જયા કરશું એમાં વર્ષો નીકળી જશે બાકી હતા ત્યાં ને ત્યાં અહીંયા એટલા માટે આવે છે કારણ કે ઘરે બળે છે ભોળભોળ ભોળભોળ એટલે જરા અહીંયા ઠંડક અહીંયા તો બોલાચાલી નહીં થાય અહીંયા તો કકરાટ વકરાટ નહીં થાય એટલે બે દિવસ શાંતિ છે પછી ઘરમાં પગ મુકતાની સાથે જ એટલે અહીંયાથી એવું લઈ જવાનું છે કે તે ઘરમાં બી ના થાય એટલે પ્રગતિ બધાની થાય છે નથી થતી એમ નહીં પણ ધીમે ધીમે થાય છે એ ધીમે ધીમે ફાટ ફાટ ફાટ થાય એના માટે વાત છે બસ ફાસ્ટ કરવા જેની ઈચ્છા હોય ને બાકીને મોક્ષે જવાની ઉતાવળી સત્સંગમાં જાઓ ગમે ત્યારે જાઓ એવી ભાવના ખાસ કરીને આવું કે દાદા હું આ સત્સંગમાં જાઉં છું ત્યાં મને એવું કઈક જ્ઞાન મળે એવી કંઈક સમજ મળે કે હું જ્યાં છું ત્યાંથી મારે આ જ્ઞાનમાં પ્રગતિ કરવા માટે મને કંઈક માર્ગદર્શન મળે હું જે લેવલ ઉપર છું જ્ઞાનના જે લેવલ પર છું વ્યવહારના ત્યાંથી મોક્ષ માર્ગમાં આગળ પ્રગતિ કરવી છે તો મને પ્રગતિ કરી શકું એના માટે મને જે સમજણની જરૂર છે કંઈક જ્ઞાનની કંઈક માર્ગદર્શનની એ મને પ્રાપ્ત થાવ એવી ભાવના સાથે આવીશું તો અહીંયાથી અવશ્ય એવું કંઈક મળશે એટલીસ્ટ એક તો મળશે વાક્ય કે વાત કે જ્યાં લાગે હા કામ લાગી ગયા આપણને મજા પડશે મારો પ્રોબ્લેમ સોલ્વ થશે એમ કરતા કરતા આગળ વધશે બોલો કોઈને કઈ વાત કરવી હોય તો કરજો આપણે ટીવી સિરિયલ જોવા નથી બેટા હા કે એવું પણ માઇક સ્ટેજ ઉપરથી દીધે રાખશે આપણે ચિત હાજર હોય કે ના હોય આવો ચાન્સ મળવાનો નથી પૂછવા માટે પછી સ્ટેજ નીચે ઉતરે એટલે બધા ટોળે ટોળા કરવાનું શું આશય એજ છે મોક્ષે પ્રગતિ કરીએ એ સિવાય વાત કરવી એની વાત આવે ત્યારે બધી બોલતી બંધ કાં તો મને બધું આવડી ગયું છે કાં તો મને કઈ આવડતું નથી એવું હોય ક્લાસમાં જ માસ્તર ભણાવે ને છોકરો કાંઈ શાંત હોય તો શું સમજી જાય છોકરા બધું આવડી ગયું છે હા બોલું છે અને શરીર તો મળદુ છે એવું સમજાય છે તો વિતરાક થવાનું છે કોને અહંકાર અહંકાર એટલે અંતરણ હું કરું છું અને આત્મા થી હું છું આત્મા છું એટલે બધી જગ્યાએ આપણે હું વાપરી આત્મા નો જ હું છે તો અહંકાર હું છું અને પુગણ હું છું અહંકાર એક જ છે બે ત્રણ નથી અપમાન કરી જવાથી શરીર ને કઈ નથી થતું મારી વાત સાંભળો શું નામ તમારું હા આ શરીર નું નામ ઇન્દિરા આ ઇન્દિરાબેન બેસો આ શરીર નું નામ ઇન્દિરા હા એલેસ ઇન્દિરાબેનને ગમે તેમ ગાડા ગાડી કરે આપણને અસર ના થાય ને ના થવી જોઈએ હમ પણ જે થાય છે ને એ કોને થાય છે એ અંતકરોને થાય છે બસ તો પછી એને જ પુરશત કરવાનો છે એને જ એને જ વિતરાક થવાનું છે અચ્છા તો પછી હવે ફાઇલ નંબર 1 કોને કઈએ છે અંતકરોને પુરુષાર્થમાં અંતકર છે આમ પંખા ફરે છે એમાં કોઈને એક્સિડન્ટ થાય પંખાને નથી લાગતું જેને ચાપ ચાલુ કરી એને લાગે છે મન ને થાય છે સ્વાદ એટલે એ રીતે સમજવું મન ને સ્વાદ થાય છે આપણે ખાતા હોય સરસ રીતે સમજવું બે સમજવું નથી મે મે મે તમને ના નથી કરો તમે એટલે હવામાં નથી શરીર ને કઈ કરવાનું નથી બે ની વચ્ચેનો જે ભાગ છે ને એક શુદ્ધાત્મા છે એક સ્થુલ શરીર છે બે ની વચ્ચે બાઓ છે હા બાઓ છે એ બાવાય કરવાનું છે બાવાય કરવા એટલે ફાઇલ નંબર 1 ની બાવામાં જાય ને પુદગરમાં નઈ ને એમ પૂછું તો બાર મારા આટલું જોખવડ કરવું છે આપણે બધાને કહી દે પાક મરે ફાઇલ નંબર 1 માં બે ઊ આવી જાય તો આપણે જુદા પાડવાના છે ત્રણેય ને એમાં ફાઇલ નંબર 1 ને ભેગા કરીએ તો એ બધું ગોટો નથી થતો હું તમને એ જ કહું છું બહુ ગોટે ચડતું હોય ને તો હમણાં બધું એનાલિસિસ અને સબ ક્લાસિફિકેશન થોડુંક બંધ રાખો હમણાં બહુ જ સિમ્પલ રાખવાનું આપણે ભાઈ ઇન્દિરાબેન તમે વિતરાક છો તમે આજ્ઞા પાડો છો નિર્દોષ દેખાય છે એટલું આપણે ભાગ રાખો પછી જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ આગળ પ્રગતિ થશે ને એમ તમારી જાગૃતિ વધશે તમારો જ સમજ વધશે અને તમને જ ખ્યાલ આવશે હવે શું કરવું એની હું ઇન્દિરા છું એ બિલીફ કોને છે નામ આપેલું છે પણ માને છે કોણ બાને છે ને હું ઇન્દિરા છું એમ આપણે ભેગા કરીએ તમને કઉ છું હોય એન્ડ નહી આવે સુધી ચર્ચા કરશો એનું એન્ડ નહી આવે પુરુષાર્થ ને હોલ્ડ પર રાખવાનું મેં કીધું મારે એ જ વસ્તુ કરવાની છે કોને કીધું કે તમારા પેલા હું નહી જતો રહું કોના આયુષ્ય કોને ખબર છે પાંચ આજ્ઞાનો પુરુષાર્થ આપણે સૌએ ક્ષણે ક્ષણે રાખવાનો જ છે And just focus on that. ભલે ચાલો આગળ બોલો પતી ગઈ ને ચાલો બીજા કોઈની વાત થાય કન્ફ્યુઝન વાત બહુ ટૂંકી છે અને બહુ સિમ્પલ છે દાદાએ જ્ઞાન આપ્યું ને પછી જે આજ્ઞા આપી છે એટલે બીજું કાંઈ નથી કર્યું બહુ સિમ્પલ વાત રાખી છે કે પહેલાં બી જ્ઞાન પહેલા આપણે જીવતા જ આપણે નહોતા જીવતા હું નામધારી છું એ સમજથી જીવતા હતા એટલે એની સામે બીજી પેરેલ સમજ આપી કે ભાઈ તું ખરેખર શુદ્ધાત્મા છું અને વ્યવહારથી નામધારી છું પહેલાં એક સમજણથી જીવતા હતા કે હું કમાયો મેં રસોઈ બનાવી મેં કર્યું પછી બીજી સમજણ આવી કે ના ખરેખર સંજોગ કરતા હતા ખરેખર વ્યવસ્થિત કરતા છે પહેલાં આપણને અમુક વસ્તુમાં રાગદ્વેશ થતો હતો મને આ બહુ ગમે ને મને આ બહુ ન ગમે હવે જ્ઞાની કહે છે હવે મોક્ષે જવું છે એટલે હવે તું છે ને સંભાવે નિકાલ કરજે તું રાગના પક્ષમાં ના બેસીશ ને દ્વેષના પક્ષમાં ના બેસીશ જે છે એ તું સંભાવે રાખજે અને નિકાલની ભાવના રાખજે એટલે અત્યાર સુધી તું તારા માટે પૈસા જમા કરતો હતો તારા નામે મકાન હતું હવે આત્મદૃષ્ટિ પ્રાપ્ત થઈ છે એટલે આત્મા ખાતે તું જીવ છે આત્મા હેતુથી જીવ છે એટલે શુદ્ધાત્માનો રોકડો ખાતું આપ્યું એટલું જ છે બહુ સિમ્પલ વસ્તુ કરી છે એક અજ્ઞાન સમજતી જીવતા હતા એની સામે જ્ઞાન સમજ આપી અને એ જ્ઞાન સમજતી આપણે ચાલવાનું છે બીજું કાંઈ નથી કરવાનું ડિસ્ચાર્જ ભાગ છે એને હવે જે નવી સમજણ નવી જાગૃતિ મળી છે એ જાગૃતિએ કરીને એ સમજણે કરીને નિકાલ લાવવાનો છે ભરેલા માલનો બીજું કાંઈ નથી કરવાનું સિમ્પલ છે વાત એટલી જ છે એમાં કાંઈ મુશ્કેલી આવે તો આપણે સમજવાની કે જાણવાની જરૂર છે જય સચિદાનંદુ આમ શક્તિ આપો એવું સાયન્સ દરેક વાસ્તુમાં સાયન્સ સમજવું હોય જેથી કરીને આમ થાય કે આમ પરમાણુ જયારે ફૂટ્યા એ સંજોગ આવ્યો તો જેનું સમાધાન રૂપે પાંચ આગ એપ્લાય કરવાની એટલે એ તો વિજ્ઞાન એટલે શું કહેવા માંગે છે દાદા ભગવાન કે આ દુનિયા આખી વૈજ્ઞાનિક રીતે ચાલી રહી છે આખું બ્રહ્માંડ કયો એને આપણે આપણા આપણા કોન્ટેક્સ્ટમાં લેવું હોય તો આ મૂકેલું છે કે ભાઈ તારી સાથે જે બધું થઈ રહ્યું છે એ આપણા પૂર્વે કરેલા કોઝીસ કે કર્મોના ઇફેક્ટ રૂપે થઈ રહ્યું છે એટલે આ વિજ્ઞાન છે ઇફેક્ટ આવી પછી કોઈ મારું અપમાન કરી ગયું ગમે તેમ બોલી ગયું એટલે આપણને ત્યાં વિજ્ઞાન એ મૂકવાનું છે કે ભાઈ આવી આવું દુઃખ વાણીથી તે પહેલાં કોકને આપેલું હોવું જોઈએ તે આજે વાણીથી દુઃખ સાંભળવાનો ઉદય તારે આવ્યો છે એ વિજ્ઞાન દ્રષ્ટિ છે આપણે કોઈનામાં પૈસા છૂટતા જ ના હોય એને દાન આપવાની કે પૈસા વાપરવાની એવું ના થતી જેને લોભ કહીએ તો એના પરથી ખબર પડી જાય કે ભાઈ આ લોભની ગાંઠ બહુ મોટી લાવો છે આ વિજ્ઞાન દ્રષ્ટિ આ પરમાણુ છે લોભના એ જે ક્રોધના પરમાણુ હોય માનના પરમાણુ હોય બધા કોઈ જરા અપમાન કરે તો ધૂમ કરતો હળગી જાય એટલે સમજવાનું આની અંદર માન બહુ ભરેલું છે એટલે આ માન આટલું ચાર્જ કરેલું છે જેનો હવે આપણે ડિસ્ચાર્જ કરવાનો છે વિજ્ઞાન એટલે એ જ છે જે કોઝિસ નાખેલા છે એને ઇફેક્ટ છે ને ઇફેક્ટ ઉપરથી આપણને અનુમાન કરી શકીએ શું કોઝિસ નાખ્યા હોવા જોઈએ હા વિજ્ઞાન ત્યાં જ છે અરે હું તો કહું છું ચોથી આજ્ઞા છે ને ફાઇલોનો સંભાવે નિકાલ એમાં બી કેટલું બધું વિજ્ઞાન સમાયેલું છે જબરજસ્ત આ તો આપણને સાદી ભાષામાં કહી દીધું કે વ્યક્તિ બી ફાઇલ સંજોગ પણ ફાઇલ અને હવે તને ઊંચું નીચું થાય એટલે કે ગમો અણગમો ઊભો થાય તો તું સંભાવ્ય નિકાલ કરવો છે એવી ભાવના કરજે એની મચડ બી બહુ મોટું વિજ્ઞાન સમાયેલું છે આ તો કેવું છે જે મતલબ ઘરે આપણે કોઈ ટીવી કે ફ્રીજ લીધું હોય પછી મિકેનિક સમજાય જાય ને કે તમારે ભાઈ વોલ્યુમ ચેન્જ કર્યું તો આ બટન દબાવજો ચેનલ ચેન્જ કર્યું તો આ બટન દબાવજો આમ કરજો એટલે થઈ જશે એની અંદર શું કામ કરે છે ઇલેક્ટ્રોનિક્સ એ જાણતા નથી એવી જ રીતે આ પાંચ આજ્ઞામાં ઘણું બધું આપી દીધું છે આટલી આટલી ચાવી દબાવજો પણ એની પાછળ શું વિજ્ઞાન કામ કરે છે આપણે જાણતા નથી પણ જબરજસ્ત વિજ્ઞાન મૂકી દીધું છે એટલું જબરજસ્ત કે બહારની વ્યક્તિઓ જયારે વાંચે છે જાણે સમજે છે ને તો લાગે કે સારું આની બહાર તો કાંઈ છે જ નહીં આ પાંચ આજ્ઞાની બહાર એક બ્રહ્માંડનું પરમાણુ પણ નથી એ દાદા ભગવાન બોલેલા અને ઇટ ઇઝ અ ફેક્ટ બહુ હકીકત વસ્તુ છે બહુ હકીકત વસ્તુ છે આજે તમે આ તો વિજ્ઞાનની વાત કરી એટલે થોડી વાત કરીએ છીએ આપણે કે વ્યવહાર છે આપણે ગમે ત્યાં જઈએ તો આપણે ઓબ્વિયસલી ગમો અણગમો તો ઊભો થાય જ છે ને જમવામાં આવ્યું રસગુલ્લા હા મજા આવી ગઈ એને ભાવતું હોય તો રસગુલ્લા મીઠાઈ આવી ફોર એક્ઝામ્પલ તો ભાવ્યું અને બહુ તીખું હતું યાર તીખું ના બહુ તીખું છે ના ભાવ્યું એટલે ગમો અણગમો કે કોઈને સાદું ભોજન જોઈએ કોઈને સારું જોઈએ એ જ ને બાબતમાં કોઈને સરસ ફેશનેબલ કપડાં જોઈએ કોઈને સિમ્પલ જોઈએ કોઈને બહુ બોલવા જોઈએ કોઈને શાંત જોઈએ કોઈને બહુ બોલવા જોઈએ એને શાંત વ્યક્તિ સાથે એને મુસાફરી કરવાનો વારો આવે તો કંટાળી જાય તો કાંઈ બોલતો જ નથી અને જેને શાંત રહેવા જોઈએ બીજા સાથે ભટકાઈ જાય તો એ કંટાળી જાય એટલે આ બધું કેવું છે કે આપણે આપણે જ ગયા અત્યારે નક્કી કરેલું મને આ ગમે મને આ ના ગમે કોઈ સત્સંગમાં ગયા હોય સંત પુરુષને સમા ગમમાં હોય નક્કી કર્યું હોય એના સાંભળવાથી કે જિંદગીમાં ચોરી કરવી નહીં ચોરી કરવી પાપ છે એનાથી બહુ નુકસાન થાય એટલે એવું નક્કી કરે આપણે ક્યારેય ચોરી કરવી નહીં આપણે ક્યારેય અણકનું લેવું નહીં એવું દ્રઢ નક્કી કરીને આવે એલે પછી આ ભાવમાં ક્યાંય બી જાય ખોટું કરશે જ નહીં દુકાનદાર કંઈક લેવા ગયો વસ્તુ દુકાન સો રૂપિયાની નોટ આપી દુકાનદારે સા ત્રેસઠ રૂપિયાની વસ્તુ લીધી એટલે બાકીના છૂટા આપતી વખતે ભૂલતી દુકાનદારથી રૂપિયો વધારે અપાઈ જાય ને તો પાછો આપી દેશે પછી તમે વધારે આપ્યા છો કારણ કે લઈને આવેલો છે આ પોઝિટિવ લઈને આવ્યો હોય કોઈ નેગેટિવ લઈને આવ્યો હોય પૈસા લઈ લેવાના મને યાદ છે એક જણ નેગેટિવ લાવ્યો હતો હું જ્યારે એન્જિનિયરિંગમાં ભણતો હતો તો હોસ્ટેલની બહાર એ જમાનામાં સેવન્ટી સેવન સેવન્ટી વાત છે બોલો સાયકલવાળા રહેતા અને છોકરાઓ સાયકલ ભાડેથી લે જસ્ટ એક અડધો કલાક હું સાયકલ ચલાવીને આવું અને એ અડધો કલાક કલાકનું ભાડું આપતા હતા એટલે એ સાયકલવાળો એક આવી રીતના ભાડેથી આપતો હતો સ્ટુડન્ટ્સ બધાને અને નાની મોટી ટોફી શોપ્સ બી હોલે ચોકલેટ પેપરને બધું નાનું મોટું રાઇકું હોય આવતા લઈ તો એક કલી કલીગ હતો જે વિદ્યાર્થી છે એ કેવી સાયકલ લેવા જાય ને એટલે એક ચોકલેટ પેપર લઈ લે હું પૈસા આ સાયકલને આપું છું પછી આપી દઈશ એમ કરીને કહી દે પછી સાયકલ અડધો કલાક કલાક ફેરીને પછી પાછા આપી દે આપતી વખતે સાયકલને ભાડું હવે ઓલા માણસને યાદ ના હોય કોણે શું લીધું હોય એટલે ઓલું જતું રહે એટલે કહેતો છે ને આપણે આમ જ કરવાનું એટલે આપણા પૈસા બચી જાય કે એટલે ચોરીની નિયત અણક નું ભોગવાની નિયત હવે એવું એ લઈને આવ્યો છે દાદા ભગવાન જય જય દાદા ભગવાન અસીમ જય જય કાર ભગવાન અસીમ જય જય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 राधा भगवान ना सिंह जय जय करो राधा भगवान ना सिंह जय जय करो राधा भगवान ना सिंह जय जय करो ओ दादा भगवान ना सिंह जय जय करो ओ दादा भगवान ना सिंह जय जय करो राधा भगवान સિ જયકારો રાધા ભગવાન સિંહ જય જયકારો રાધા ભગવાન સિંહ જય કારો રાધા ભગવાન ના સિંહ જયકારો રાધા ભગવાન ના સિંહ જયકારો રાધા ભગવાન સિંહ જૈ જયકારો રાધા ભગવાન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 જે વિતરાગતા કવિરાજ આપી ક્યાં થાય અકબર ના રો હતો દાદાના રથ નો હતો વિતરાગ રથ નો હાજુલ મમ્મી ના કે છે જો પૂછીજો બિપિન તમને થાય કે મન નહિ હા વખત કાઢજો હા પ્રસંગો પાત બધે અમે આ શરીર પાસે કામ નથી લઈ શક્યા કવિરાજ આ પચીસ છવ્વીસ વરસથી પરંતુ અમે શરીરનો ઉપકાર માનીએ છીએ કે શરીરે કામ આપ્યું ઓહો કવિરાજ અમીન સાહેબ કે એમને કેટલા વખત જ્યારે આવતાર કે દાદા પચીસ પચીસ વરસથી હું જોઈ રહ્યો છું કે તમે શરીરની જોયા વગર શરીરના જોયા વગર તમે જે રીતે એને શક્તિની બહાર ખેંચ્યું છે ને આપડા વડીલો અમદાવાદ થી કોઈ નથી હજુ હવે આવશે બપોર આવશે એટલે મહાત્મા પત્તો ચલાવો સાહેબ દર્શન જ આપો વધારે ચાલતી હતી એના અનુસંધાનમાં એક પદ છે તે લઈ લઈએ એમાંથી બી ઘણા ખુલાસા થઈ જાય એવું છે હું અને મારું એનાથી આ પીડાયેલું છે એ નામ પૂર્ગલ હું ને મારો એની કેદ છે મમતાથી આખો સંસ્કાર મારું મારું કરીને ચાલ્યા કરે છે કેદ મત મારું ના જન્જ પેદ માર ના ભૂગોળ ભૂગોલ પ્રતિષ્ઠિત ભૂગોલી ભંગ વિંદોળ પ્રતિવંદિભજન્મ મોત ઉઠ્ઠમણા ઇન્દ્રજન્મ િ ઇન્દ્ર જાહમા સર્વાંગે વ્યાપ્ત અસ્તિના દા વ્ય સર્વાંગિ અજ્ઞાદા અગ્નિ પે જવાતી સૌ વિકલ્પ ગુણકારવા દિકલ્પ ગુણકાર ગુણ બદનિકે દદનિક લાગે છે છે છેતા say okay. શ્રદા નામ ગતિ પોત્ર રાજ ચિત્ર નાશ્રદા જગત જાળ ઉ માથે મન કે જમીનમાં જેટલા ઝાડ ઉગે છે એના બીજ જમીનની અંદર હોય છે અને આમ વૃક્ષ ઉગે છે પણ મનુષ્ય નામનું ઝાડ એના મૂડી આ માથામાં છે અને ઊંધું ઉગે છે વિચારો જ્ઞમયકા એના એનાથી આખું ઝાડ ઉગી જાય છે આશ્ચર્યમાં જાય ને કોઈ ખબર નથી પડતી આ ઝાડ કેમ ઉભું ને કેમ ટકે છે આ છે કઈક હોય કઈ નઈ છતાંય માનવું પડે છે એવા કાળમાં આપણને દાદા ભગવાન અને એમના આશીર્વાદ લાદયા અને એ આખી વિતરાકતા પ્રત્યક્ષ આપણે બધાએ જોઈ જાણી માણી અનુભવી છે બધી જેને ભાગે જે આવ્યું જે અનુભવ્યું તે અંદરથી જ આપણે એનો વિકાસ થવા દઈએ આપણે એનામાં કોઈ રોકાવટપણે ના હોઈએ એ જ આપણું આજ્ઞા છે બસ આટલું જ છે બહુ મોટી વસ્તુ છે આખા ભારતનું તો પુણ્ય જાગ્યું છે પણ જોડે જોડે વિશ્વનું કલ્યાણ માટે દાદાએ કહ્યું છે વિશ્વ કલ્યાણ યજ્ઞ જગત કલ્યાણ યજ્ઞ માટે હવે એ ક્રિયા નથી આ ભાવના છે એક જાતની અને ભાવના વગર ક્રિયાઓ આવી ક્યાંથી ક્રિયાઓ જન્મી ક્યાંથી આ મોટી વાત છે એટલા માટે મહાત્માઓનું મહત્ત્વ છે આપણા દાદા ભગવાને જેના માટે આપણા રિપ્રેઝન્ટેશન માટે આપતા પુત્ર મૂક્યા છે અને નવા તૈયાર થઈ રહ્યા છે અમારી દ્રષ્ટિમાં તો પાછા ચોવીસ થઈ રહેલા કરો નથી આપણને સ્પર્શી ના શકે દ્વંદિ હાજરીમાં દ્વંદ્વની હાજરી વગર તો આપણને કેમ અનુભવ સ્વાદ આવે કે આપણને સ્પર્શતું નથી દુઃખ છે છતાં સ્પર્શતું નથી એટલે દાદા કહ્યું કે આ દુઃખ મુખ્ય કાળમાં દુઃખથી મુક્તિ પામે છે એટલે દુઃખ નામનું હતું છતાં એમને છેલ્લે છેલ્લે કેવું જો આપણે જોઈએ છીએ વીર પ્રભુ ચોવીસ તીર્થંકર ચોઈસ માં અને જે જાણે કે સંકેત દાદા ભગવાન આવતા હોય મળતો હોય તે મળ્યા છે હમ આપણને દાદા ભગવાન ની છડી પુકાડતા કેવા અને દાદા ભગવાન કેવા તો કે બાળપણથી જન્મથી જન્મથી જ જોઈને બધ નાનપણનું નામ છે કુટુંબનું હમ કવિરાજ એ પછી પદમાં ભણી નાખેવા ચાલવા દે જગત વૃક્ષ જગત વૃક્ષોની બી ભાવદ્રવે ફૂલિયા જગતવૃષયો ભાવદ્રવે ફૂલિયા અવસ્થાન શાદી સં ચતુર્ગતિ ય નહી પ્રાપ્ત યોગવીના વસ્તુ નહીં જગતમા પ્રાપ્ત સે યોગવીના સ્ત્રા chalwa do chalwa do be u baju wa ge do બધા છે પૂજા એમાં આપણને સંકલ્પ કરાવડાવે છે અને વિકલ્પ હાજર છે તે દિવસ સંકલ્પ નો અંત આવે જ નહી પણ એટલે છતાં આટલા વર્ષું જીવ્યું કે સંસાર કેડ છે કેદ છે અને કેદ છે એટલે કૈડ રહ્યાજ કરે છે એટલે કૈડ કર્મ કયું કર્મ કર્મ શું છે આ તો સ્પીડ પર બેસનારા શુક્લાજી કેવાને આખા ભારત સુખી થઈ જાય હે આપડે કોઈ આ કેતા એવું હોય નહીં જે આવે તે પણ કામ બંધ તોડે ભગવાન બંધ છે આખો અને ત્યારે વાત કરું ઘરમાંથી નીકળીએ ને જઈએ છીએ અમારા બિપિનભાઈ રાખ્યો છે એમને એનો ભાવ હતો એક વર્ષથી આગળ નક્કી કર્યું હતું કે મારે ભગવાન કે ભાઈ આ જન્મ કલ્યાણ કલ્યાણો જોડે છે ને અમારે કઈ જવાના શુક્લાજી જોડે જ હોય તો શું હમ એટલે એમને કહ્યું કે તમે જે આવો છો તમારે આવવાનું જ શરીર થોડુંક અડધું પડધું આમ તેમ થયા કરે લોકો કંઈ વાંધો નહીં પણ મેં જોયું કવિરાજ કે સત્સંગ અને સત્સંગનો ભાવ ને સત્સંગ પર પગલાં મળીએ છીએ ને ત્યારથી ફેરફાર થાય છે અંદરથી શરીર તો કામ નથી આપતું પરંતુ અંદરથી કોણ જાણે શું દાદા ભગવાને કમાલ મશીનો મૂકી દીધા છે એવા તે શરીર રહી જા બાજુ હોય ને આપણે દાદા ખીલે છે પછી એવું છે એટલે કવિરાજ એક મહાત્મા મહાત્માને મળે ને જે આનંદ થાય છે એકબીજાને પેલો એક્ટર જયરાજ કહેતો હતો ને પાન ખાતો અને મન મંદિરના આંગણિયા એ તો સુધી કુદ તો નાસ્તો તો કલ્પ ઉગ્યા રે કે છે મન મંદિરના આંગણિયામાં કલ્પ ઉગ્યા રે એક મોટો જૂનો એક્ટર હતો ને તે દાદા પાસે જ્ઞાન લઈ ગયેલો અને કવિરાજ એને પાન ખાવાનો શોખ બે ભેગા થઈ ગયા પાનના ગલ્લા પણ એટલે મહાત્મા મહાત્મા મળે છે સચ્ચિદાન જ સાથે જ આપણે શુદ્ધાત્માથી શુદ્ધાત્માનો આપણું કેવું મિલન થાય છે અને એક તત્ ક્ષણવાર શરીર પણ ઉઠે છે એટલે મહાત્મા પદ અદભુત છે આપણા બધાના પૂતગલો જુદા જુદા જાતના છે બધાના એટલે દરેકના પૂતગલોને અનુસાર એ આપણને સમજણમાં આવે એ તો વસ્તુ બરોબર છે પરંતુ સમજણ અંદર મુકાઈ ગઈ છે હવે એટલે એ સમજણથી આપણે આપણને સમજી લેવાના છે એ સમજણથી આપણે આપણને સમજી લેવાના છે કે જે હું આ શરીર તે હું હતો એનાથી મુક્ત થયો એટલે શરીર મુક્તિ પામી એ મોટા મોટી મુક્તિ છે આજે શું કહ્યું મન વચન કાયા મુક્તિ પામે આપણી જંજરોમાં જકળાયેલી પણ મુક્તિ પામી એ તો કૃપાથી પામી કરુણા અદભુત અને કૃપા ઉતરી કૃપા એવી પૌદગલિક વસ્તુ નથી અને છતાં એ આત્માનો ગુણ પણ નથી પણ એ દિવ્ય કર્મકૃત મહાત્માઓનું આજ્ઞાધર્મથી જીવન જાય છે એમાંથી મહાત્માઓ પણ એ ફલીફૂત થઈ જાય છે પણ અવશે થાય દરેકને બધાને થાય પણ અંદરથી દિલમાં રહ્યા કરે છે ભલે વ્યક્ત ના થાય આ બધું હોય પણ રહ્યા કરે દિનેશભાઈ શું છો તમારો અનુભવ છે કે નહીં આપીલા શું બહી રહ્યા છો એકલા છો કે શડે અહીંયા તો એકલા જ છો પણ એમને કેટલા પુણ્ય છે કે ઘર બાર આવી પરવાનગી આપી છે તો અહીંયા ક્યાં છે હું મારું અને ત્યાંથી આવ્યા અમદાવાદથી તો કે હું અમારા વસંતભાઈ સિદ્ધાંત કે આપણે મહાત્મા મહાત્મા આપણે આપણાથી જ આપણું બધું હોય કે સંગપત અપેક્ષા ના રખાય એવી રીતે નીકળ્યા હું ત્યાં જઈશ સુરત પણ મારું કરી લઈશ અને આ જીવન હવે હજુ છતાં પણ હવે એમને આયા કે જુઓ તેમ ભવિકા સહજ ગુણો આવે યશો વિજયજી કે છે તેમ ભવિકા એટલે આસન્ન ભવ્ય જીવ કે જે એક ભાવમાં બે ભાવમાં મોક્ષ જનારો છે એને ભવિકા કહ્યું આ ઉપાધ્યાયજી આટલું સુંદર કે છે દ્વંદુ છે એમાં આપણે ના આવીએ આત્મલક્ષી ગુણો છે બધા અને આ યોગેશાનંદજી એ મહેનત કરી કરીને જે અક્રમ વિજ્ઞાન અંકો કાઢે છે આજે એમાં માર્સ નો અંક જોઈ લેજો તમે બે ચાર પાકી હતા જોઈ લીધા અમે પછી પેલા પણ આમ જગ્યા કોરી નથી અમારે સુધીર છે અત્યારે સંઘને જરાક પૈસા એટલે નિમિત્ત ભાવે દાદાની હાજરીથી જયારે અમેરિકા ગયા અને પૈસા માટે સુરત ના મંદિર માટે વાત થઈ ત્યારે કહ્યું તું ચિંતા ના કરશો ભાવ કરજો ભાવ કર્યો એટલે આપવાના એવું કશું નહીં તમારે અને યોગાન જેવું છે શું એટલે દાદા એ કહ્યું બહુ અદભુત છે અંક એપ્રિલ નો આપડા સુધીરભાઈ સાહેબ અમને પૂછીને કઈ લાગે છે સમજિર ની અમારો આખું કુટુંબ છે નહીં મળે તમને આ નહીં મળે મળી રાખજો આને આ જૈન તીર્થોની બધી યાત્રાના સ્થળો છે અને બધા હા બુદ્ધ ગયા બધું જ બધું જ છે આ છેલ્લા એના અંકના પાછળના પાના અંદર બાજુ છે મને ભાવ થયો છે વિહાર કરતા કરતા આવે છે અને પાવાપુરી અરે પાવાપુરી શું રુજુવાલિકા નદી સ્થિરે ત્યાં આગળ એ એટલે કે ગોવાળો અને જે ઘણું બધું ગોવાળો છે ને ગાયોને ધોવે તો આવા આસનમાં હોય એ લોકો આવા આસનમાં હોય અને અહીંયા આગળ એમનું વાસણ હોય અને આમ આમ કરે તે વખતે ભલે એને જાણતા નથી કે આત્મા શું છે જ્ઞાન શું છે કશું નહીં પણ ભગવાન છેલ્લું આસન આ લે છે જુઓ જોજો એક કલાક છેલ્લો શૈલેષીકરણ ક્રિયા શૈલેષીકરણ ક્રિયા એટલે કેવા ખુલ્લા થતા પહેલાના છેલ્લા પૂતગલો અને એના આખે છેલ્લું બધું કમ્પ્લીટ નીચળ થઈ જવાનું એ આખી ક્રિયા છે એને શૈલેષીકરણ શાસ્ત્રમાં કહ્યું એટલે આપણે અહીંયા ક્રમ વૈજ્ઞાનમાં એને શુક્લ ધ્યાન સમજવાનું શુદ્ધ ઉપયોગ સમજવાનો શુદ્ધ ઉપયોગ એ શૈલેષીકરણ ક્રિયાનું કારણ છે શું કહ્યું અને દરેક મહાત્માને જેમને જેમનો જે સમય આવશે ત્યારે એ વસ્તુ બનવાની જ પણ અત્યારે આ બીજ સ્વરૂપે વિકાસ થઈ રહેલો છે ઇન્દિરાબેન શૈલેષીકરણ આ વાત સમજવાની છે એટલે મહાત્મા શું પ્રાપ્ત છે એવા મેં લખી નાખ્યું કે અક્રમ વિજ્ઞાન અમુક વિશિષ્ટ અંકો એવા સુંદર છે કે જે હિન્દી બધી ભાષામાં થવા મરાઠી ના આપણે આટલા આજુ આજુબાજુ કરીએ પછી બધે ફેલાશે એ તો પણ બેઝિક કારણ કે મહારાષ્ટ્ર આપણું પડોશી છે રાજસ્થાન પડોશી છે શું અને હિન્દીમાં બધું આવી જાય છે હિન્દી મરાઠી ઇંગ્લિશ આ ત્રણમાં તો અવશ્ય નવનીતભાઈ સાહેબ ચેરમેન સાહેબ આપને વિનંતી કરીએ છીએ કે જોજો તમે કે ત્યાં આગળ પ્રોફેશનલો મૂકો કોઈ દિવસ એમ ના વિચારો કે આપણી પાસે કવિરાજ કે કઈ ગ્રંથ મારા કઈ તમે સદ બૌદ્ધિકો વિચારકો આધ્યાત્મિક જીજ્ઞાસુ બધા ભેગા કરી અને ત્યાં આગળ પાર્શ્વના ચેમ્બર્સમાં બધાને ભેગા કરીને આપણું દાદાનું એક એક ટોપિક લે છે અને એના પર એમને આગળથી પુસ્તિકા મોકલાવી દે છે એની જે તૈયાર હોય એની અને એ તૈયાર થઈને આવે છે અને પછી એમને કહે છે કે આપ અમને આ એક ગૂંઠાળું એક કલાક માટે અમને આપણને શું લાગ્યું ને શું નહીં એનું અમને ઇનપુટ એટલે આપનો પ્રતિભાવ આપો અને એક કલાક સુધી એવું સુંદર બોલે છે એમાં પેલા આપણે જોયું હશે કહી રહ્યા છે ખરેખર જુઓ દાદાનું એમને સાહિત્ય ગયું છે રાધેશ્યામ ભાઈ મારફતે બધું જોયું કર્યું છે છતાં આ ગયું જયારે આ કહેવામાં આવ્યું ના નિમિત્ત એટલે નિમિત્ત તો છે બધા કોઈ જાણે નહીં કે હું નિમિત્ત વિશેષ ભાવે તમને કહીએ અને બધા મહાત્માઓ જે આપણે આપતા પુત્રોથી બધા માર્ગદર્શન પામીશું એમનો લાભ મેળવીશું અને આપણે જ એકબીજાને સંગ અને એટલે કે વ્યવહાર અને આપતપુત્રો એટલે નિશ્ચય આવી રીતે અને કવિરાજના વ્યવહારના નિશ્ચયનું બેનું સંગમ થયો છે પાછો અત્યારે લાભ મળી રહ્યો છે આપણને બધાને અને કવિરાજ આપ જ્યારે પદ બોલીને સમજાવો છો ને બહુ સુંદર અસલ સીધી સાદી ભાષા ઉતરી જાય છે બધા હા તે અમે આપણે કવિરાજની સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ દમેનધીમે તમે કરજો મહેરબાની કરજો હો વરસ કરાવજો કે નહીં બધી બાજુ થાય છે આપડે જોઈએ કે કશું કરવું નથી પડતું તારે સુંદર કામો થાય છે જોજો તમે દરેક પોત પોતાના વ્યવહારથી તમે જો એનું આટલું માપ મળશે ને તો તે જ વખત આપડી બહુ સુંદર સુધીરભાઈ ના વડીલો બધા આવીને હું આવીશ અમદાવાદ આ મેમાં તો આખર સુધી આવી જઈશ શું અમારા શરીર બહેનનો એપ્રિલ નો બાકી રહ્યો છે મારે એટલે એમનો એ વાયદો પૂરો કરવો પડશે બે કરવો પડશે સુરતમાં તો આજે આવી ગયા અમે પછી આ શરીર બધું વાયદાવાનું હતું તો ખાલી થવું પડશે ને ખાલી થયા વખત ચાલશે સંકલન અદભુત થયું છે યોગેશ રાત અને પેલો ખેરા ભાઈ જોડે ya yeah. la parvar diya tikaru નાની પુસ્તિકા કાઢો એના પર અને કવિરાજ આપ સહકાર આપજો એમને આ પદ ખાસ એ પદ બોલાય છે આપણાથી ચોપડી ક્યાં છે સમન્વય <laughs> મહાલ તાને મલ્લક માં મહાલ તારી હલકમાં ખોરાય નહી ખોડા નહી ખુદા ખોડે પૈગમ ખુદા ખોડે ખુદ પ્રગટ થાય નહિ ખુદ પ્રગટ થાય નહી આ જાત છે ને એવી રમખાણી વૃત્તિ છે જેનામાં સત્તા આવીને મારી હજુ વિકાસ થઈ રહ્યો છે સમજી શકતા નથી આપણે બધા પરંતુ આજના સત્તાની સાત મારી એટલું બધું અવરું થઈ ગયું છે આખું કે લોકો પણ કેટલું બધું પ્રસરી ગયું ખોદ મારી <laughs> <laughs> તે ખુદ ખુદાએ કુરા ઉમેર્યો શ્લોક કુર ઉમેર્યો શ્લોક ના ખુદાન ના ખુદાન નાખુદો કેવાય એટલે કે જેની પાસે ખુદા છે ખુદાપણું નથી એના ખુદા એના ખુદા કહી રહ્યા લટુકા દાદા જતા પેલું જુનું ઘર હતું ભાડાનું ત્યારે એક વખતે લટુકાલ દાદા આવી ગયા હતા ને પેલો સાયકલ વાળો ને એમની સાયકલ એવી બ્રાન્ડ ન્યુ હતી બ્રાન્ડ ન્યુ એટલે પછી એક વખતે પાછા ત્યાં આગળ આપણું સયાજીનારું છે ને સયાજી ગણ નું ગરનારું પાસ કર્યા પછી એમનું પેલું ભાડા નું મકાન આવે ને ડાઇ બાજુ જતા એક સાયકલ વાળો તેને કઈક રિપેર કરવાનું કર્યા આપડા ખુદા કરવા છે બોલ્યા હતા ખુદાઈ મંત્ર જેમની પાસે જૂનું હશે મારી પાસે છે એ અદભુત છે સાહેબ આપડો આ પ્રોજેક્ટ કરીશું ને એમાં લાવશું અને માણસ ને મનુષ્ય ને કોઈ પણ ધર્મ જાતિ નાતી ગમે હોય ના ખુદા ના ખુદા ખુદા તરણ તરણ હાર છે sha બપોરે આજે બપોરે બે થી ત્રણ શ્રી સિમંદર સ્વામી ભગવાનને એકસો નમસ્કાર અને ત્યારબાદ જે ટાઈમ રહેશે એની અંદર નવ કલમોની ભાવના આ રીતે બે થી ત્રણનો પ્રોગ્રામ છે આ જગ્યાએ પછી ચા પાણી અને ચાર વાગે ફરી પાછા ભેગા થઈ છે સ્વામીજી કે એકસો વખત શ્રી સિમંદ સ્વામી હરિહન ભગવાન પરમાત્માને દાદા ભગવાનની સાક્ષી એ જે નમસ્કાર બોલાશે એટલા અદભુત છે એક હાજર આઠરી બધું બરોબર છે પણ જો બની શકે તો ભાવ તો રાખજો આખું દાદા ભગવાન સત્વ એમનો અનુભવ સત્વ આખું એમનું ચાર થી છ ચા પીધા પછી રાત્રે ખરું દાદા જય જય जयकारो गादा भगवान